મારી વાર્તા જુઓ આજે તો નેત્રાબેન વાર્તા સાંભળે છે સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું તમારી પાસે હો ભાઈ ધ્યાનથી સાંભળજો બધા વાર્તા નામ છે સાચી ભાઈ એક હતું જંગલ એક દિવસ કોઈ શિકારી એમને જોઈ ગયો એટલે એણે એક ઝાડ પર ઝાડ બિછાવી અને પોતાની ઝુંપડી મચાલો ગયો ત્રણે ભાઈબંધ તળાવ થી છૂટા પડ્યા બૂમ સાંભળી કાચબો ને લકડ ખોદ ત્યાં આવી પહોંચ્યા હરણ ની દશા જોઈ ને લકડ ખોદ બોલ્યું ભાઈબન કાચબાજી આ તમારા દાંત तमारा भारे ने बचावो। तमारा थी कापी नाखो। हुँ शिकारी झूप निकले तरत चाच मारी लुहा झूप हरण चीज सा કાચબા એ પોતાનું કામ પૂરું કરી નાખ્યું છે એટલે એણે હરણ અને કાચબા ને કહ્યું ભાઈ બંધો જલ્દી થી ભાગો જલ્દી થી ભાગો શિકારી આવે છે ખાઈ જાય હરણે કાચબા ને પકડાયેલો જોયો એને થયું કાચબો મારા કારણે પકડાયો એને તો મને બચાવેલો હવે મારી પણ ફરજ છે શિકારી આ જોયું એ પણ બોર્ડ માં ઘૂસો પણ બોડ તો હતી ભૂલ ભૂલામણી વાળી શિકારી તો ઘૂસવાય ગયો હરણ તો બીજે રસ્તે બહાર નીકળી ગયું ને થેલી પાસે જઈને પોચું કાચબાને તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમારા માટે બીજી વાર્તા લઈને આવવાનો છું હો ભાઈ આવજો